સ્વામીનારા રે સ્વામીએ વાત કરી જે ગમે એવો હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી એ કોઈ રીતે ન જીતાય કેમ જે એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહીં પણ તે એક ઉપાય જીતાય જે એને આગળ દિન થાવું ને હાથ જોડવા એવો બીજો ઉપાય નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ક્રિયાનો પ્રધાનપણું થઈ ગયું છે તેથી જ્ઞાન વૈરાગ્ય ધર્મ મહિમા અને ઉપાસના તેની વાત કરે છે કોણ ને સાંભળે છે કોણ પણ કથાવાર્તા કરતાં કરતાં થાય તે કરવું ને તે કરતાં થયું તે થયું ને બાકી ન થાય તે રહ્યું પણ મુખ્યત્વે એ જ કરવું ને બાકી તો ફેર ચડી જાય છે ને આ તો ગમે એટલું કરો પણ રાત્રિ પ્રલયમાં સર્વ નાશ પામી જશે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે સભાની વાત બહુ લાગે નહીં એ તો એકાંતમાં પૂછવું સાંભળવું ત્યારે સમાસ છે ને સમાગમ કરે તેનો સંઘ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય તે જેમ પાણી લાગે છે એમ જ્યારે સંઘ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય ને સંઘ તો કેવો છે તો એને લોભાધિક દોષ ન મૂકવા હોય તો પણ મુકાઈ જાય ને જો દોષ મૂકવા હોય તો પણ જો ઉતરતો સંઘ થઈ જાય તો મૂળગા દોષ વધી જાય એમ સંગમાં રહ્યું છે સ્વામિનારા રે સ્વામીએ વાત કરી જે અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી પણ વિષય સુખ છે એમાં તે શું અધિક છે સર્વેનું આવું ને આવું છે ને બ્રહ્મચર્ય તો ક્યાંય નથી ને આ લોકમાં દેવતામાં ઋષિના લોકમાં ને બીજા લોકમાં પણ નથી એ તો અક્ષરધામ શ્વેતદીપ બદ્રિકાશ્રમ ને અહીં સંતમાં એ ચાર ઠેકાણે બ્રહ્મચર્ય છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે એ બે ગુણમાં બે દોષ જાણવા ને તે ટાળવા સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ દુઃખ આવે તેનો તો નિર્ધાર નહીં બાકી તેને દિન દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દાડે દાડે વધતો જાય એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે ને જેણે સ્વભાવ મૂક્યો હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય તે સર્વે ઉપર મોટાની દ્રષ્ટિ રહ્યા કરે ને એક તો સો જન્મે એકાંતિક થવાનો હોય તે જન્મે થાય ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઉતરતાનો સંગ થાય તો સો જન્મ ધરવા પડે તેમાં દ્રષ્ટાંત જેમ દસમણ પાણાં સાથે એક મણ લાકડું બાંધે તે લાકડાને બુડાડે ને દસ મણ લાકડા સાથે એક મણ પાણો બાંધે તે પાણાને તારે એમ સંગમાં ભેદ રહ્યો છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે આ તો નિયમ કેટલુંક વર્તાય છે પણ સર્વ વાતની છૂટ મૂકે છે જેમ જેને ફાવે એમ વર્તું એવી આજ્ઞા થાય ત્યારે કેટલું વર્તાય એમ પોતાનો તપાસ કરવો સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે નાના ખાતરાનું પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમુદ્રમાં ભળે તેનું સિદ્ધાંત છે અલ્પ જેવો જીવ હોય તે જો મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે ત્યાગીમાં એક વખત ખાવું ને પછી બીજું જે મળે તે ત્યાગ કરવું તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે સ્વામિનારે સ્વામીએ વાત કરી ટોપી વાળો મૂાય ત્યારે બંગલામાં જાતો રહે ને ત્યાં જઈને વિચાર કરે એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો